દે પંદર વર્ષે દેખાય તમને ખબર પડે પેલો હા પેલો પેગડે હાજર હોય ને ક્રોધમાં એટલે આ ક્રોધ ક્રોધ કોને કહેવાય પ્રકૃતિ ગુણ પ્રાકૃત ગુણ આત્મા ભલે તારે ક્રોધ થાય નહીં એ ગુસ્સામાં પણ ગુસ્સાથી અમારે દુઃખ થયું હોય તો આપડે પ્રતિબંધ કરાવવું પડે આપણા માં તો લાભાપણો વિચાર હોય તો એ જ્ઞાન નહીં સહજ મને એ કરે બે પગારી આવું ક્યાં કૂદવું પાંચસો રૂપિયા આપડે આપીએ તો આ રૂમ આપણે કૂદવા ના દે કોઈ આવું મસ્ત ભાવ કોણ કૂદવા દે જેથી કોઈ જીવ ને કિંચિત માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ કેવું કે આપડે દુઃખ ના થાય જે કૂદતા હતા જે કૂદતા હતા અમારે કઈ જવાનું ગમતું આવે આ બેનો એવું કઈ રીતે કેમ રડનો નથી આવતા દાદાજી જવાનું ગમતું નથી આવે ઘર જઈએ શું આ તો બધું સહજતા ઉત્પન્ન થાય છે એમનો શું છે આ જે કરી રહ્યો છે આનંદ બધા પાકો ભસમી ભૂત થઇ જાય છોકરા માં નહી મોક્ષ કહી લો ને આઠડા તો બધું કામ નહીં કહી જાય ને જોડેલા આયોગ રહ્યો જ નથી છે અજ્ઞાન ને લઈને જ્ઞાન થયા પછી એટલે ફીકું ભસ લાગે એટલે પછી ના ભાવ આ તો ના છુટકાનું ખાય છે લોકો ફીકું બીજો કઈ આનંદ ટાકતો નથી એટલે ફીકું ફીકું જે હોય છે તે પણ કેડું બનેલું નહી આ નવી જ જાતનું છે માટે કામ કરી લેવા જેવું છે આપડે આપણું કામ આવી જાય આટલું છે એવું વિજ્ઞાન જ કયું ભાઈ ભૂલાયજ નહી તમને થોડું વખત યાદ રહેતા ને હા યાદ રહે યાદ રહે તારે શાળ ના આવે ધીમે ધીમે કરે